સુધારસ શું છે બીજ જ્ઞાન થવાનું સાધન છે આ આત્મા નો રસ નથી પૂગલ રસ કહેવાય એટલે સ્થિરતા રેજા બધા સાધનો હોય બધા આચાર્ય હોય કારણ કે એના શાંતિ રે તાળવેથી રસ ઝડપે એટલે શાંતિ રે શરીર ને કઈ એટલે આખો દળ ઉપાધિ થયા કરે કઈ કઈ કર્યા કરે सम्यक्टी समझ पड़ी अवी श्रद्धा अवली थोड़ा श्रद्धा अवली पड़े આ જા આત્મા સુખ છે આત્મા ઉપર પ્રસ્તિતિ બેસે થાય બીજું કઈ પૂછ્યું છે સંકેત સમ્યક્ત થયું એટલે કેવું સમય બીજ જ્ઞાન છે જાણવું કે ઉધા ચાલીએ છીએ સંકેત ક્યારેય થયું નથી પણ ઉધા ચાલીએ સંકેત થી આતુજન થાય છે કોઈ જાળો સંસારી જીવ ના હોય એવા જોઈ લા તમે કોઈ જગ્યા સંસારી છે પણ સંસારી નથી ત્યાગી શિષ્યો નહી બધો ડખો હોય જન તકો ઘરો સંસારી છે ત્યાગી ને શિષ્યો હોય પાછા શિષ્યો કકડાટ ત આ મહા સત્ય શિષ્યા ઓસુભ ના જેવો સંબંધ હોય સંસારી ના બે ભેદ ભગવાન કયા સંસારી શું નામ બેન નું હું કમળાબેન છું એ વાત સમજણ માં મિથ્યા શ્રદ્ધા છે એટલે પોતાનું સ્વરૂપ નું ભાન થાય પોતાનું સ્વરૂપ પોતે ખરેખર કોણ છે સ્વરૂપ પોતાનું ભાન થાય તારે સંકેત થાય તો ખરો ઉધારસ જ સમ્યક્ક તો થાય છે રસ જ ખરો ઉધારસ ત્યારે થાય સાચો સુધારસ આ તો એટલે પછી સુધારસ ને તમે શીખ્યા છો સુધારસ ને શીખ્યો છોકાળ દુશ્મન દુશ્મન ચોરાથી કરી દે પણ બંધ થાય ધીમે ધીમે આગળ ચડતા ચઢતા બંધ થાય એમ સંધાસ બંધ થાય હશે આ બરાબર ત્યાગ્યો ને શીખ્યો હોય છે કેટલા ઘંટ વર્ગાડ્યા ત્રણ સાંટ છોડી ઘંટ વગાડ્યા કર્મ બંધાય ને એટલે શું રહ્યું છે બંધ અટકે નઈ ને ને બંધ તમારે અટકી ગયા શું થયું તેથી હલકા લાગે ને હલકા ફૂલ લાગે છે બંધ અટકી ગયે બંધ પડે નઈ કરતા પણ બંધ અટકે દુનિયા નું દર દર ઉડી ગયું કઢી બનાવી સજો આવજો માથે ના લે બેહાડ બેહાડ કરે તારા ગમતું નહિ મને કે કોઈ જોડે આવે નહિ આવે કોઈ બેસીને ચા ના કરે પેલા તો જરાક એ રાખતા હતા ઠાવ કહેતા હતા પણ ઠાવ કઈ નહીં ચા નાસ્તો આ બધી વાત માં સમકીત થાય તો સાચું નહીં બધું નકાવું છે સમકિત થયું નહીં સુધી કેમ ના થયું આપણે વાંચતા વાંચતા આપણને એમ થાય કે આ કરવાથી કરવાથી આ થાય પોતાના આત્મા થી થાય સમજતા સમજતા પોતાના આત્મા થી થાય એમ કમળાદાન બરોબર છે આ રસ્તે તમે ચાલ્યા જાઓ એવું માથે કોઈ નથી તમારે પુસ્તકો વાંચીએ સાંભળીયે એ તો બધું સ્વચંદ કેવાય માથે કેનાર હોય તો સજન રોકાય નહીં અન્ય ભૌગોલિક સુધારસ એટલે પેલું તારવે જીભ લગાવી અને પૂજગળ માંથી જમે એને સુધારસ કે તમને વિષ્ણ કરે છે અમને બધાના અમૃતનો ટપકો પડ્યા કરે છે એ જ સુધારસ છે શું છે સુધારસ આ કેવાય તમને વિષ નો પડ્યા કરે છે અને પોતાના સી પિતરું આવે છે હુના જેવું આવે છે એવી ભૂલ થઈ છે શું થઈ છે થાય તો જાણું કુકેલાવળી દ્રષ્ટિ દુખ દેનારું સુખ આપનારું કોઈ છે નહી બહાર બધું અંદર છે ક્રોધ માન માપર છે એ જ તમારા દુશ્મન છે બહાર કોઈ દુશ્મન નથી બહાર તો નિમિત્ત છે નિમિત્ત આવે છે અને ત્યાં સુધી તો સ્વચ્છ છે સ્વચ્છંદ છે કોઈ માથે ના હોય જ્ઞાની કે ગુરુ ત્યાં સુધી શું કેવાય મોક્ષ થઈ ગયેલો છે ચિંતા કોઈ ના થાય છોકરા માની બેઠા છોકરા હારા તો નહીં આવે હું તો કેટલો વખત બે મહિના બે મહિના થોડું મોટો થયો છે બીજ ને ત્રીસ થાય ચોથ થાય પોઈ એટલે કેવું થઈ ગયું કર્મ બંધાય નહિ કર્મ અટકી જાય બંધાય તો અટકી જાય ક્રોધ માન માયા લો હોય નહીં